સાર ણવ સુદર રૂપ અનુપ જુગલ ચરણે લો પ્રેમ સખી નાથ રહો ઉર મીરે લો મને વષ કે ધીર વ્રજ રાજ હેવાલા મા તારા અને વશ કી રાજ વાલમ તારા વાલ મારે લોલ એમાં આપણે સાંભળ્યું કે એ પંક્તિ વાત્સલ્ય ભાવને વધારે રજૂ કરે છે એમાં આપણે ઘણું ઘણું સાંભળ્યું છતાં એમાં ઉમેરી શકાય કે પિતા અને પુત્રના ભાવરૂપ દાદા ખાચરના પ્રસંગો આમ વિભાગ પાડી શકાય માતા અને પુત્રના ભાવરૂપ જેતલપુરના ગંગામાં બ્રહ્માનંદ સ્વામી વગેરેના પ્રસંગો સ્વામી અને સેવકના ભાવરૂપ વાત્સલ્યના વાત્સલ્યના પ્રસંગોમાં મૂળજી બ્રહ્મચારી નાઝા જોગિયા વગેરેના પ્રસંગો ભગવાન અને ભક્તના ભાવરૂપના વાત્સલ્યના પ્રસંગો તો અનેક એમાં ડાંગરબાના જતનબા લાંગણો સોનબાઈ વગેરેના અનેક પ્રસંગો પ્રેમપૂર્ણ વાત્સલ્યના પ્રસંગોમાં પ્રેમાનંદ સ્વામી કુશળકુરબાઈ વગેરે આમ વિભાગ પાડીને મહારાજના ચરિત્રોનું નિરૂપણ કરી શકાય એટલા માટે કહ્યું કે ભવિષ્યમાં કોઈને કઈ કરવું હોય તો કરી શકે આપણે હવે પછીની પંક્તિ એનો વિચાર કરીએ વાલા मन जोवा काज मरु छे गाल मारे गति श्रीजी महाराज ना मुखारविंद नीरूपण करे मुखारविंद एट चेहरो सूंदर चेहरा सबने गमे कुरूप चेहरा कोई ने गम તૈમુર લંગનું તમે નામ સાંભળ્યું છે બાદશાહ તૈમુર લંગ એ અતિશય કાળો કિટોડા જેવો હતો કોયલા જેવો કાળો ઠીંગણો ની એક પગે લંગડો હતો એટલે તૈમુર લંગ કેવાતો લંગ લંગડો એનો ચહેરો એક તો કાળો હતો અને પાછો ચહેરો ભયંકર રાક્ષસી જેવો હતો તમે ન માની શકો છતાં માનવું જ પડે કારણ કે એવી શક્ય ઘટના છે કે તૈમૂર લંગ જ્યારે સમજણો થયો ને અને એમણે એનો ચહેરો એકવાર અરીસામાં જોયો ત્યારે એને ખ્યાલ આવી ગયો મારો ચહેરો ભયંકર છે એણે ક્યારેય અરીસામાં કે જળના પ્રતિબિંબમાં પોતે પોતાનો ચહેરો નથી જોયો એ કેવો ભયંકર છે ક્યારેય નહીં જોતો જ નહીં વર્ષો જતા એ રાજગાદી ઉપર બેઠો એમાં પણ વર્ષો ગયા પણ એક ઘટના બની એના કચેરીમાં સુશોભિત ચાકડા વેચવા માટે વેપારી આવ્યો ચાકડા એટલે દિવાલોમાં પડદાઓ જેવું હોય ને એ વેચવા માટે જ વેપારી આવ્યો બધા દરબારીઓ છે અને સુશોભિત પડદાઓ તૈમુર લંગને બતાવવા માંડ્યો બઉ સુશોભિત હતા તૈમુર લંગને ગમતા હતા એટલે ગમે એટલે એને ખુલ્લા કરીને બતાવવાની કોશિશ કરી પણ એમાં થયું એવું કે પડદાઓમાં મોટા મોટા અરીસા લાગેલા અચાનક જ તૈમૂર એનો પોતાનો ચહેરો એમાં જોયો વર્ષો પછી એ જોતાની સાથે જ તૈમૂર લંગ ધ્રુસકે રડવા માંડ્યા પોક મૂકીને રડે તો કોઈને ખબર નથી આ શું કામ રડે છે એટલું રડે એટલું રડે દરબારીઓ હેપતા ગયા અનુચરો સેવક સેવિકાઓ બધા દોડી આવ્યા હાથ ફેરવે છાના રાખે જળ પીવડાવે પંખા નાખે પણ તેમુર લંગ છાનો ના ર પોણો કલાક સુધી આમને રડતો રહ્યો દરબારીઓ બધા સ્તબ્ધ થઈ ગયા કાને શું થયું વેપારી બિચારો મુંજાઈ ગયો કોઈને કઈ ખબર નથી શું થયું બઉ જ આશ્વાસન આપ્યું ત્યારે માન માન શાંત થયો પછી કહ્યું કે માલિકો ખુદાને મુજે સબકુછ દા હૈ રાજ્ય શાસન દયા દોલત દી ધન કે ભંડાર દિયે સામર્થ દાયા વિશાલ સામ્રાજ્ય દયા સબક દીયા લેકિન ખુદાને મુજે એક અચ્છા નૂર નહીં બક્ષા એક અચ્છા ચહેરા નહીં બક્ષા આજ મેને આઈને મેં આપને આપકા ચહેરા દેખા તો મેં રો પડ આ વર્ણન પોતાના દુઃખનું કર્યું એટલે તમામ દરબારીઓ રડવા માંડ્યા જે અત્યાર સુધી ચૂપ હતા એ બધા રડવા માંડ્યા એટલું રડે હવે એ છાના નારી બહુ બનેલી ઘટના છે એટલે તેૈમુર લંગ ઊભો થઈને બધા દરબારીઓને આશ્વાસન આપે કે હવે છાના રડવાનું બંધ કરો મેં મારું મન મનાવી લીધું છે એટલા માટે જ હું ક્યારેય મારા ચહેરાને અરીસામાં જોતો જ નહોતો આજે અચાનક આવી ભૂલ થઈને જોવાયો એટલે આ બધું થયું પણ હવે મારા દુઃખે તમે દુઃખી ન થાવ ત્યારે દરબારીઓ બોલ્યા ચૂપ રહીને કે માલિક અમે તમારા દુઃખને રોતા જ નથી અમે તમારા દુઃખે રડતા જ નથી અમે જે કહીએ તમે સાંભળો કે તમે થોડી સેકન્ડો માટે તમે તમારો ચહેરો જોયો તો પોણો કલાક રોયા અમે કલાકો સુધી તમારી સામે જોઈને દરબારીઓ બેસી રહેવું પડે અમારી હાલત શું થતી બદમાશો એમ કહી શયન ખંડમાં જતો રહ્યો પછી શું થયું કઈ મને ખબર નથી પણ આવી ઘટના બનેલી હવે પોતાનો ચહેરો પોતાને પણ ગમે નહીં એટલે કુરુપતા કોઈને ગમે નહીં સુંદર ચહેરો સૌ કોઈને ગમે અને એ બાબતમાં તને સાંભળ્યું જ હશે કે સુંદર ચહેરો મળવો એ કુદરતી બક્ષીશ છે આ વાત કહેવાય છે પણ મૂળ તો એવું છે કે હકીકતે આપણા ચહેરા માટે આપણે જ જવાબદાર હોઈએ છીએ કુદરત કઈ પક્ષપાત કરતી નથી આપણા પૂર્વના કર્મો હાલના કર્મોનો સરવાળો એટલે આપણો ચહેરો તૈમુર લંગના જે કર્મો હોય એ પ્રમાણે તૈમૂર લંગ પ્રત્યે કુદરતે કોઈ પક્ષપાત નથી કર્યો એમાં આપણા માટે પણ કુદરત કોઈ પક્ષપાત નથી કરતા આપણા કર્મનો સરવાળો છે તમને જાણીને આશ્ચર્ય થશે એટલા માટે જ ચરણને અને ચહેરાને બહુ જ સંબંધ છે નવાઈ લાગશે તમને જેટલા જેના ચરણ સુંદર એટલો જ એનો ચહેરો સુંદર હોય આ તમે જોઈ લેજો કોઈના ચરણ જોઈને તમે કહી શકો જોતા આવડતું હોય તો કે આનો ચહેરો આવો છે જેના જેટલા ચરણ સુંદર એટલો એનો ચહેરો સુંદર હોય ચરણ કઠોર હોય તો ચહેરો કઠોર હશે ચરણ કોમળ હશે તો ચહેરો કોમળ હશે ચરણ લાંબા ઠરડ જેવા હશે તો એનો ચહેરો પણ લાંબો હશે ચરણ જેનામ ફેલાયેલા પોળા હશે તો એનો ચહેરો પણ ચોરસ પાટિયા જેવો હશે જેવા ચરણ એવો ચહેરો એનો અર્થ શું છે આચરણને અને ચહેરાને સંબંધ છે માણસનું આચરણ જો હિંસાત્મક હશે ક્રૂરતા હશે તો એના ચહેરાઓ પર અહિંસાને ક્રૂરતા આવ્યા વગર નહીં બહુ જ સંબંધ છે ચરણને અને ચહેરાને સરસ ભરાવદાર કોમળ ઘાંટીલા ચરણ હોય બેશક કહી શકો કે એનો ચહેરો ગોળ સુંદર દેખાવડો છે આ ચહેરાને ચરણનો અનુબંધ શ્રીજી મહારાજે પણ શ્રી વિગ્રહમાં જાળવ્યો છે શ્રીજી મહારાજના ચરણ પણ સુંદર તો ચેહરો બેશક સુંદર હોય જ આ તો પ્રભુ છે પણ આ ભાવ સમજવા માટે એનાથી વિશેષ તમને ખ્યાલ છે કે શ્રીજી મહારાજના જમણા ચરણના અંગૂઠામાં બે ચિહ્ન છે એક નખમાં લાલ ઉભી રેખા છે અને એની બાજુમાં બહારની બાજુમાં નાનકડી શ્યામ તિલ છે વા અંગૂઠે તિલ ન જમણો અંગૂઠો છે તો અહીંયા તિલ છે નખની વચ્ચે પાતળી લાલ રેખા છે તમને જાણીને આશ્ચર્ય થશે એમ અનુબંધ કેવો છે એમ કે શ્રીજી મહારાજના જમણે ગાલે ટીબકડી છે તો જમણે અંગૂઠે પણ નાનકડો શ્યામ તિલ છે અને મહારાજના લલાટમાં ઊભી તિલકની રેખા છે એટલા માટે નખમાં પણ ઉભી લાલ તિલકના રૂપકમાં રેખા છે એ જે નખમાં લાલ પાતળી રેખા છે એ પણ તિલક છે કોનું તિલક છે એ તમે વિચારજો તમને કદાચ હાથ આવે ન પણ આવે તિલક છે આવો અનુબંધ ચરણ અને ચેહરાનો છે જેવા પગલા પૂર્વ જન્મના પૂર્વ કર્મના અને હાલના કર્મના એવો એમનો ચેહરો હોય છે પગલાને પરખે એટલા માટે આપણે ત્યાં પગી કેવાતા પગલાની છાપ જોઈને પણ પ્રકાંડ જ્યોતિષીઓ તમારું આખું જીવન કહી શકતા બતાવે છે ને કે ચરણ ચેહરાને સમલ છે એક નદીના કિનારે કાશી થી જ્યોતિષ શાસ્ત્ર માં પૂર્ણ વિદ્યા પ્રાપ્ત કરેલો એક જ્યોતિષી બ્રાહ્મણ નદીએ જળ પીવાને સ્નાન કરવા આવ્યો છે એ વખતે એમણે રેતી માં છાપો પડેલી જોઈ એમની નજર જતા અવાક થઈ ગયો રેતીમાં ખુલ્લા પગે જે પગલાની છાપ દેખાય છે આ ઘટના પણ ઘટેલી છે ઐતિહાસિક છે પંડિત ઘડીક જોઈ રહ્યા છે ઘડીક માથું હલાવે છે કે આવું ના હોય વળી કે ના છે શક્ય છે એ શું કે ચરણની છાપ રેતીમાં જે દેખાતી હતી એ જ્યોતિષી ના જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે કોઈ ચક્રવર્તી સમ્રાટના પગલા હતા રેતીમાં છાપ તો કેટલી પડી હોય જ્યોતિષી મન પાછું એકવાર વિદ્યા હા પાડે મન ના પાડે કે ખુલ્લા પગે અને એ અહીંયા સમ્રાટ હાલ્યો હોય એ શક્ય નથી અને પાછો એકલો છે એની સાથે અનુચર કોઈ નથી મહિનામાં આવતું નથી પણ એમ થાય છે કે મારી વિદ્યા શું જૂઠી છે તો સો ટકા સમ્રાટ ચક્રવર્તી સમ્રાટના ચરણ પગલા છે આ કદાચ કોઈ એકલો સમ્રાટ જુદો પડી ગયો હોય ભૂલો પડી ગયો હોય શિકારે નીકળ્યા હોય કે દુશ્મનોથી ગમે કારણસર તો હું કદાચ એને મળી શકું મદદ કરી શકું અર્ધો એક બે કિલોમીટર જેટલું આશ્ચર્ય ચકિત થઈ ગયો ભગવાન બુદ્ધ ભગવી કંથામાં બેઠા આમને થયું કે કેવી રીતે મેળ પાડવો ચરણ પગલા એમ કહે છે કે આ ચક્રવર્તી સમ્રાટ ચરણ પગલા છે અને આ તો એક સં્યાસી છે નજીક આવ્યા બેઠા મનની મૂંઝવણ કેવાય પણ નહીં કોઈ ફકીરને કેમ કેવું કે તમે ચક્રવર્તી સમ્રાટ છો ભગવાન બુદ્ધે એમની સામે જોયું પછી પૂછ્યું કે કઈ તમને મૂંઝવણ છે તો કે હા પ્રશ્ન પૂછી નથી શકતો પણ હું આ છાપ શોધતો અહીંયા આવ્યો પણ મને મારી વિદ્યા ઉપર ભરોસો છે કે વિદ્યા જૂઠી નથી મારી ઘડી કેમ થાય છે કે જૂઠી છે તો એવી કઈ વિદ્યા છે તો કે આ ચરણ પગલા જોઈને હું આવ્યો છાપ પડેલી જોઈને આવ્યો ચરણ પગલા છાપ જોઈને મારી પગલા ચક્રવર્તી સમ્રાટ ના છે તો હું પૂછી શકું આપનો પૂર્વ પરિચય ત્યારે ભગવાન બુદ્ધે કહ્યું કે તમારી વાત સાચી છે હું પૂર્વ આશ્રમમાં ચક્રવર્તી સમ્રાટ મહારાજા શુદ્ધો નો પુત્ર ગૌતમ પોતે પેલા જ્યોતિષ કેક્રતી સમ્રાટ ના છે એટલે હવે મારી વિદ્યા સફળ છે અને સાચી છે કે તમે એક ચક્રવર્તી સમ્રાટ હતા એટલે ભગવાન બુદ્ધે એમ કહ્યું અહીંયા થોડીક તમારી ભૂલ થાય છે જેના જીવનમાં પૂરો ત્યાગ વિકસ્યો છે એના જેવો ચક્રવર્તી સમ્રાટ વિશ્વમાં કોઈ નથી ભગવાન બુદ્ધે કહ્યું જેને દ્રવર્વર્ સમ્રાટ હોય છે પણ એ સાચા અર્થમાં સાધુ હોવો જોઈએ ત્યાગ હોય જીવનમાં તો ચાહ ગઈ ચિંતા ગઈ મનવા બેપરવા જીસે કછું ને ચાહી બો તો શાહ હવે જે આપણી પાછળ ભટકતા હોય ચક્રવર્તી પુરુષ ના થતું હોય એ ક્યાં ચક્રવર્તી પણ જે તૃપ્ત છે એ ચક્રવર્તી સમ્રાટ છે જેને પોતાના મન ઇન્દ્રિયો એના ઉપર શાસન છે પોતાની જાત જગત જીત્યું એ ચક્રવર્તી સમ્રાટ છે એટલે ચરણ અને ચહેરા ને સરસ અનુબંધ છે એ સુંદર ચેહરો એટલે ગોરો વર્ણ હોય એટલું જ નથી પણ ભ્રકુટી નેત્ર નાસિકા હોઠ દાંત ચીબુક એટલે આ હળપચી સરસ ગાલ અને સરસ કાન સુંદર લલાટ સુંદર મસ્તક સુંદર કંઠ એ ઘાટીલું હોય એને સુંદર ચેહરો કહેવાય તો તમે શ્રીજી મહારાજની મૂર્તિની સામે જુઓ સુંદર ભાલ સુંદર પાતળી કામદેવના ધનુષ જેવી શ્યામ પ્રકૃતિ સુંદર વિશાળ કમળપત્ર જેવા ખીલેલા નેત્ર દીપક ની જ્યોત જેવી સુંદર નાસિકા દીવો સળગાયો હોય ને તમે ઉભી વાટનો પછી એમાંથી આમ જોત નીકળે જોત નીચે જાડી હોય ઉપર જતા પાતળી શગ થાય એમ આ નાસિકા છે ને એ દીપકની શગ જેવી જ્યોત જેવી એવી સુંદર નાસિકા સુંદર મજાના લાલ હોઠ દાડમ કળી જેવા દાંત સુંદર ઘાટીલી હળપચી ચીબુક જેવા કાન નવી ઉપમા શોધી છે અને મેં નાસિકા એક નવી ઉપમા આપી છે આશ્ચર્ય ચિહ્ન જેવી આશ્ચર્ય ચિહ્ન જેવી સુંદર નાસિકા તિલક ચાંદલો છે ટપકુ છે ઉલટુ આશ્ચર્ય ચિન્ન આશ્ચર્ય ચિન્ન અને મતલબ ક્યા હે ભૈયા દેખો માર્મિક બાદ સોચને જઈ છે દો પ્રશ્ન કે બીચ મે આશ્ચર્ય છુપા હુઆ આવી સરસ નાસિકાળ ગય એના ઉપર અઢી રાયના દાણા જેવી શ્યામ શ્રીજી મહારાજ છે અને એ શ્યામ એટલે ચાર ચાંદ લાગી જાય શોભામાં સફેદ હીરાઓની વચ્ચે આસમાની રંગનું નીલ માણેક મૂક્યું હોય જેવી શોભા જળકી ઉઠે એવી શોભા શ્યામ ટીબકડી થી શ્રીજી મહારાજના ચહેરા ઉપર શોભે છે આવો અદ્ભુત ચેહરો શ્યામ સુશોભિત ચહેરો વધારે જળકી ઉઠે છે ભક્તિ માતાએ છપૈયામાં બાલઘનશ્યામને પારણામાં પોઢાડ્યા પછી માં ઘર કામ કરવા માટે ગયા એ વખતે અવકાશ જોઈને શિવબ્રહ્માદિક દેવતાઓ મહારાજની પાસે આવ્યા છપ્પયામાં સાથે વિશ્વકર્મા છે એટલે એ ભાવથી એક મજાનું પારણીઓ લેતા આવ્યા માં હાજર નથી અને ઘરકામમાં છે એટલે દેવતાઓએ લાભ લઈ લેવાનું વિચાર્યું વિશ્વકર્માએ સરસ મજાનું વિશાળ પારણિયું એ ત્યાં મૂક્યું અને તેડીને ઘનશ્યા મહારાજને પારણીયામાં પોડાડ્યા બધા દેવતાઓ શિવ બ્રહ્માદિક દેવતાઓ મહારાજને જુલાવે છે અને દર્શન કરે છે પણ છે પારણિયું કેવું કે મોટા મોટા કાચ લાગેલા છે પારણીઓ થોડું વિશાળ છે અને મોટા મોટા કાચ લાગ્યા છે દેવતાઓ લાભ લે છે અને અચાનક માં બાર આવ્યા એટલે દેવતાઓ અદ્રશ્ય થઈ ગયા પારણીઓ જોયું તો આશ્ચર્ય મૂંઝવણ એ થઈ કે કાચ જે લાગેલા હતા મહારાજ ના પ્રતિબિંબો પડતા માં જેને ઘનશ્યામ માની તેડવા જાય ત્યાં કાચમાં હાથ ફટકાય કોઈ રીતે ઘનશ્યામ મહારાજ હાથ જ આવે નહી એવી સુશોભિત રીતે કારીગીરી વાળું એટલે માં એકદમ મુંજાઈ ગયા શરીરે પસીનો વળી ગયો આંખમાં આંસુ આવી ગયા પણ ત્યારે માં એકદમ બુદ્ધિ સુજી હા મારા લાલને તો જમણે ગાલે ટીબકડી છે અને જ્યાં પ્રતિબિંબ પડે એ ડાબે કાને ગાલે પડે છે આવી સરસ મજાની શ્યામ ટીબકડી લાડમાં દીકરાને કાળું ટપકું કરતી હોય છે કે મારા દીકરા ઉપર કોઈની નજર ના લાગે કોઈ એમને જોવે નજર લાગે સામા માણસને નજર કરે એની નજર સામાને લાગે એને નજર લાગી કેવાય એટલે પછી એને જ ભાળે એવું એ મોહિત થઈ જાય વશીભૂત થઈ જાય એટલા માટે નજર ના લાગે એટલે શામ ટપકું કરે જાણે કે ભક્તિમાતા એ શામ ટપુ ના કર્યું હોય કે મારા લાલને કોઈની નજર ના લાગે તો બહુ સાચી વાત છે એના ઉપર તો કોઈની નજર ના લાગી પણ ઉલટી થઈ ક્યાંયડા ના ગયા અને ઘર છોડીને એની પાછળ પાગલ થયા અને જ્યાં જુએ ત્યાં એને જ ભાળે આવી રીતે મહારાજે આ શાંતિ બકડીની માયા ઉલટાવી ઝીંજાવદર માં પેલો પઠાણ આવ્યો ને ઘોડા ખરીદવા માટે નીકળ્યો તો ઝીંઝાવદરની સીમમાં પ્રવેશ કર્યો તો એને શાંતિ થઈ ગઈ એટલે પૂછવા માંડ્યો કે અહીંયા કોઈક બહુ મોટા ઓલિયા પુરુષ હોવા જોઈએ અને એમ તપાસ કરતા કરતા પછી ઝીંઝાવદરના અલૈયા ખાચાના દરબારમાં આવે છે અને જ્યાં મહારાજની સામે આવે છે મહારાજ એની ઉપર નજર પડે છે અને પેલો પઠાણ મુસ્લિમ એકદમ દોડી મહારાજને બાહ ફરી ગયો કોઈ રીતે છોડે જ નહીં ચરણ ચાંટવા માંડે મહારાજ કે આમને છોડાવો એટલે ભક્તો બધા એને પકડીને પાછો આગો લઈ જાય પણ શેજ ઢીલો મૂકે હાથ મુકાવીને પાછો મહારાજને બધ મહારાજ કહેવાય તમે જાઓ જાઓ પણ કઈ બોલે નહીં ને આ બધા એમ કે બીજા હતા પાર્ષદો એ પણ એને ખસેડીને લઈ જાય મહારાજ કે બાર મૂક્યા હોય જતો રહેશે હવે નજર કોની પડી શ્યામથી બકડી વાળાની નજર પડી નજર નજર નજર કા ખેલ હે ભાઈ એ પકડીને લઈ જાય પણ આ મુખ મારાની સામે રાખે ને વળી જેવું ઢીલું થાય એટલે તરત ખેંચી મારાની પાસે દોડીને ફેટી પડે કોઈ રીતે પઠાણ જાય નહીં મહારાજ કે એક કામ કરો એને ખેંચી લો ને આડો પડદો નાખી દો કપડાનો અમને જોશે નહીં ને એટલે પછી એને કંઈ નહીં થાય અને એમ કર્યું ત્યારે છે ઝીંઝાવદર ગામનું પાદર વળોટ આવ્યું ને ત્યારે પઠાણ ગયો આવી મહારાજની ચહેરાની ભૂર્કી હતી આવી નજરની ભૂર્કી હતી અને લોકમાં કહેવાતું કે સ્વામિનારાયણને જે જુએ ને એ પછી ગાંડો થઈ જાય એની પાછું હા એટલે તો ઘણા એમનું દર્શન કર્યા એટલે ખલાસ પછી એમના એમના હાથનું કોઈ ખાધું એટલે ખલાસ એમના એવું બધું માનતા પણ એ પણ એને લૌકિક રીતે ગણતા હતા તો એક જણા મહારાજે પ્રસાદ આપ્યો ને તો એને થઈ સાંભળ્યું છે પ્રસાદ ખાય ને તો પછી સ્વામિનારાયણ થઈ જાય પાગલ થઈ જાય ભૂરકી નાખી દે છે એને પ્રસાદ ખાધો ને ઘરે ગયો અને ભેંસને નાખ્યો દાણ આપ્યું છે મહારાજ ક્યાં હોય ખાંડમાં પ્રસાદ નાખ્યો એનો પ્રતાપ છે એક વાર ને ગઢપુર થી કારિયાણી જવું હતું તો જીવુ બા કે મહારાજ તમે અત્યારે જાઓ છો ત્યાં દુજાણું સારું હોય છે નહીં હોય આ ભેંસ વ્યાય છે તાજી એનું દૂધ બહુ મીઠું છે સાકરડી ભેંસનું તો હું ભેંસ અને મોકલી દઉં સાથે તમને દૂધનો વાંધો નહીં મારે ક્યાં કંઈ જરૂર નથી તો કે ના મહારાજ મારો ભાવ છે તમને જેમ ઈચ્છા એમ કરો હવે ભેંસ તાજી વ્યાયેલી પાડરું નાનું મહારાજ બળદગાડમ બેસાડ્યા અને પાડરું ત્યાં ગાડાના છેલ્લા ભાગમાં બેસાડી દીધું વગર પાછળ મારું બચડું આમાં છે એટલે મહારાજ ગાડું આગળ ચાલે ભેંચ પાછી રણકતી ચાલે જે જે ગામ નીકળે બધા કે જોઈ લો ગાંડી થઈ જ કે આ સ્વામિનારાયણ પાછળ પાછળ જાય છે મહારાજ હશે રૂમાલાડો આ કઈ મારી પાછળ ગાંડી નથી થઈ આ એનું વાછડું બછડું અંદર છે એટલે આવે છે પણ એ વાત તો ચોક્કસ છે કે એમની મોહિની હતી મોહિની ન હોય તો બધા ઘર છોડી છોડીને પાગલ કેમ થાય અને કેટલાય કષ્ટ પડે છતાં એમને છોડે નહી મોટા મોટા રાજ રજવાડા મૂકીને એ કઈ નાની વાત તો બહુ ગજબ છે જો ભાઈ જમણે ગાલે કોઈ પણ ટીબકડી હોય તો સામુદ્રિક શાસ્ત્ર શરીરના અંગ ઉપાંગોનું જેમાં ફળ કથન કયું છે એ શાસ્ત્ર પ્રમાણે જમણે ગાલે કોઈને ટીબકડી હોય આ જગ્યાએ એ બહુ જ ધનવાન હોય અવશ્ય મેળવું ક્યારેય ખોટું ન પડે જમણે ગાલે ટીબકડી હોય ને સંપત્તિ અઢળક હોય એમાં એવું બને કે પરિણ્યા પછી જ સંપત્તિનો વરસાદ થાય આવું બને પણ મોટે ભાગે પરિણા પછી જ આવે અને એટલે સાસરીમાંથી આવે એવું નહીં પણ એ જમણી ટીપકડે ગાલે છે એનો એક પ્રભાવ છે પરિણા પછી સંપત્તિ એને અઢળક મળે પણ એ સંપત્તિવાન હોય બસ આ સામુદ્રિક શાસ્ત્ર નિરૂપણ છે તો સાધુ પુરુષ હોય સંન્યાસી હોય ત્યાગી પુરુષ હોય એને જમણે ગાલે ટીપકડી હોય તો તો એને પણ લખલું સંપત્તિ હોય પણ એમાં પણ થોડો એટલું છે કે જયારે એને કોઈ પદ મળે ગાદી મળે પછી એના ચરણોમાં સંપત્તિના ડગલા થાય આ છે તો તમને નથી લાગતું શ્રીજી મહારાજના જીવનમાં ગાદી બેઠા પછી તમે જુઓ સંપત્તિ શું આવી છે નહી એક તુંબડી ને રૂમાલ બાર ને નામે રાખે નહીં એવા કાગી વિતરાગી થઈને ફરતા કશું રાખે નહીં અને પછી સંપત્તિઓ જો શાસ્ત્ર નો કેવો નિભાવ છે પરંતુ એનાથી મીઠી વાત હવે ટીબકડીનું કામણ શરૂ થાય છે હાજી જો સુન્ના આપ એ છે લૌકિક સંપત્તિ તો હોય જ પરંતુ જેને જમણે ગાલે શાંતિ બકડી હોય એ દૈવી ખજાનો ધરાવતો હોય લખલૂટ ખજાનો દૈવી સંપદાનો એની પાસે હોય એ દૈવી સંપદા કઈ છે ગીતાના સોળમાં અધ્યાયમાં જે દૈવી ગુણ ગતાવ્યા છે છવ્વીસ ગુણો બતાવ્યા છે અભયમ સત્વસંશુદ્ધિ જ્ઞાનયોગ વ્યવસ્થિતિ એમ કરીને છવ્વીસ ગુણો દૈવી ગુણો ભગવદ્ ગીતામાં સોળમા અધ્યાયમાં કયા છે એ દૈવી ગુણોનો ખજાનો જેમણે ગાલે ટીબકડી ધરાવતો એવો સાધુ પુરુષ હોય એના જીવનમાં એનો ખજાનો ભરપૂર હોય અઢળક હોય એ અનુબંધ સૌંદર્યનો તો જરૂર છે જ પ્રેમાનંદ સ્વામી કે મારું મન મારું તલફે જોવા કાજ એ શ્યામ ટીબકડીની જે સૌંદર્ય મોહિની છે એ જોવા મારું મન તલફે છે માછલું જળ વગર તડપે એમ હું તડપું છું એટલી તડપ મને છે પણ એનાથી વિશેષ આ વાત છે કે આપ શ્રીજી મહારાજ આપણામાં જે દૈવી ગુણોનો ખજાનો છે એ ખજાનો જોવા માટે મારું મન તડપે છે અખૂટ ખજાનો દૈવી ગુણોનો એ મારું મન જોવા માટે તડપે છે સૌંદર્યને પણ તડપે છે દૈવી ખજાનાને પણ જોવા તડપે છે તો પેલો ગુણ છે દેવી ગણ નો કયો અભયમ સત્વસુ પેલો ગુણ છે અભય થોડું નિર્ભયતા અને અભયતામાં ભેદ છે નિર્ભયતા અને અભયતામાં ભેદ છે લાગે બે એક બંને બઉ જ કેદ છે ત્રાસવાદી ગમે ત્યાં મોતની સામે ઝૂમી જાય મોત ડરે નહીં કારણ કે નિર્ભય છે એનામાં નિર્ભીકતા છે ભયથી ડરતો નથી પણ અભય નથી ભય છુપાયેલો છે એટલે ધોળે દિવસે ફરી નથી શકતો જાહેરમાં નથી ફરી શકતો જાહેરમાં મળી નથી શકતો છુપાય છે શા માટે અંદર તો ભય છે ને નિર્ભય ખરો પણ અભય નથી જ્યારે દૈવી જે પુરુષ છે એ અભય હોય છે મહાત્મા ગાંધીજી નિર્ભીક પણ છે ને ચંપારણ્યમાં એ ફરતા હતા અને ત્યાં ગળીના ખેતીમાં ચંપારણ્યના ખેડૂતોનું અંગ્રેજ સરકાર શોષણ કરતી હતી અને બહુ ત્રાસ હતો અને એ પત્રો ગાંધીજીને લખ્યા ગાંધીજી ત્યાં એકલા દોડી ગયા હવે એમાં અમુક જે જમીનદારો હોય એમના પોતાના સ્વાર્થ હોય અને ગાંધીજી અહીંયા તો બધું ખેડૂતોના હિતમાં કાર્ય કરવા એટલે મોતનો ભય તો હોય જ અંગ્રેજ પણ પેલું હોય કે મારી નાખીએ તો વાત પૂરી થાય પણ ગાંધીજી ડરતા નથી નિર્ભય છે પણ અભયતા એનો મોટો ગુણ છે એટલે અગિયાર વ્રત માં પણ અભયતા છે ગાંધીજી નો જે મંત્ર છે તો કેવી અભયતા એમ કે એમને કોઈએ કહ્યું કે મહાત્માજી તમે જાળવજો એનો ફલાણો ફલાણો પેલો જે જમીનદાર છે એ રિવોલ્વર લઈને જ ફરે છે અને જો તમને ક્યાંય એકલા કે એવી રીતે જોયા તો તમારી હત્યા કરી નાખવાનો છે એને એને નક્કી કરી નાખ્યું છે એટલે બને ત્યાં સુધી તમે જાળવજો ભેટો નહીં થતા ગાંધીજી કંઈ ક્યાં રહી છે તો બતાવો એડ્રેસ લઈ લીધું એટલે બીજાને કંઈ ખ્યાલ આવ્યો નહીં કે ગાંધીજી સાવધાની રાખશે પણ આ તો અભય વ્યક્તિ છે બહુ કઠણ છે આ આજે ગાંધીજીને ગાળો દેનારા છે ને એમની જેવું એક આચરણ કરી દે ને તો વાત ભલે ના થાય ઘણા કેતા ગલિયા દે તે સિક્યોરિટી કે બિના નહિ ગુમતે અને ગાંધીજી આફ્રિકામાં હતા અને પેલો આલમગીર પઠાણ જે એક વખત એમનો દુશ્મન હતો પછી ગાંધીજી સેવક થઈ ગયો અને એ પછી ગાંધીજીની રક્ષા માટે આફ્રિકામાં એક એના ઉપર મોતનો ભય હતો તો આલમગીર પઠાણે એક રિવોલ્વર ખરીદીને પોતાની છુપાવીને સાથે સાથે ખબર ન પડે એમ ફરતો કે જો ક્યાંય એવું થયું તો એને હું શૂટ કરી દઉં પણ ગાંધીજીને મરવા ના હતું એકવારનો ભયંકર દુશ્મન આજે છુપી રીતે રિવોલ્વર રાખે છે પણ એ ગાંધીજીને ખબર નહીં એમાં કોઈએ કહી દીધું કે આ રિવોલ્વર રાખીને તમારા ભેડા ફરે છે એટલે તમને કોઈ ચિંતા નહીં એને સારી રીતે કહેવાય અને ગાંધીજી આલમગી રાખે છે રિવોલ્વર કરે એ બાપુ આપની રીત પ્રમાણે તો રામ રક્ષણ કરે પણ આ રાખવું જોઈ ના તું આપ એને વેચી નાખ આપી દે ત્યાર પછી મારી પાસે આવજે આ થાય નહી મારી નાખે એ પેલી ફોર વ્હીલ ગાડી લઈને નીકળ્યો હતો ને મિનિસ્ટર નીકળ્યો હતો ને એમાં ચોમાસા ના દિવસો હતા ને ગાડી સ્લીપ કરી ગઈ ને બારણું ખુલી ગયું ને તો જઈ પીડ્યો મોટા નાળામાં એક ખેડૂત ભાળી ગયો કે કોઈક ગયું એમ ગાડી જોઈને ઓળખી ગયો કે કોઈ પ્રધાન છે આ એટલે બિચારા ગમે તેમ કરીને એને બહાર કાઢ્યો અને સરખો કર્યો અને જરો ઊંધો કર્યો પાણી વાળી નીકળી ગયું એટલે સ્વસ્થ થઈ ગયો જીવી ગયો ખુશ થઈ ગયો એટલે આને કીધું તમે કોણ છો તો હું પ્રધાન છું અને તે સારું કર્યું તે મને બચાવ્યો તું માઇક જે માઇક તે આપું આપશો તો તમે કોઈને કેતા મે તમને બચાવ્યા છે નતર મને મારી નાખશે આજના એવા છે બધા એમ એટલે ગાંધીજી ના આ અભ્યાસ કરવા જેવું તો વિચારવા જેવા અને આત્મસાત કરવા જેવા પ્રસંગો છે રામ આધારે જીવવા વાળા તો એ રિવોલ્વર કઢાવી નાખી અને ગાંધીજી ફર્યા આફ્રિકામાં એમ જ છેક સુધી જ્યાં સુધી એમને ઓગણીસો માં એને શૂટ કર્યા એકત્રીસ ડિસેમ્બરે તે પહેલા ઘણી વાર હુમલા થયા હતા ને છતાં પણ એ મેં સુધી રામને મારી પાસે કામ કરાવવું હશે લેવો હોય ત્યાં સુધી લઈ લેશે તમે મૂકવાનું બધું ગજબ છે હું જ વિચાર કરતા મૂકે તો ચંપારણીમાં એક ખેડૂત હતો ને એમને જાણી લીધું કે લાકડી પણ સાથે રાખતા તે દિવસે લાકડી ના લીધી એમ નમજ પેલા અને રાત્રે દોઢ વાગ્યે પેલા જમીનદાર ને બારનું ખખડાયું જમીનદાર ઊંઘમાંથી ઉઠ્યો કે અત્યારે કોણ મદદ માટે આવ્યું છે જ્યાં જોયા ત્યાં તો મહાત્મા ગાંધીની સામે તમે તો કે તમે મને એકલો ખોડવા મથો છો મને કોઈ એકલો મૂકતા નથી અત્યારે હું બધાને મૂકીને એકલો આવ્યો છું તું મને મારી નાખે તારી પ્રતિજ્ઞા સત્ય થાય પેલો પગમાં પડી ગયો મા બાપ તમે શું કહો છો તમારે જેવા પુરુષને મરાય બસ આ અભયતા છે અને નિર્ભયતા છે ગાંધીજીની જે અભયતા છે એનો મૂળ સોર્સ શું છે મૂળ પાયો મૂળ પ્રવાહ સત્ય છે જેના જીવનમાં સત્ય છે એને પછી કોઈ ભય નથી જ્યાં અસત્ય છે ત્યાં ભય છે જ રાવણથી નવગ્રહ દીકપાલો બધા દેવતાઓ ડરતા પર જયારે એને માં જાનકીનું અપહરણ કરવાનું અસત્ય પગલું લીધું તો તુલસીદાજી લખે છે કે કૂતરાની જેમ ડરતો હતો ઝાડનું પાંદડું ખખડે તો રાવણ ડરતો હતો નહીં ભય શું કહેવાય રાવણને ખબર નહોતી એટલે અસત્ય આવે ત્યાં ભય આવે કોઈ માણસને રાત્રે ઠંડી લાગતી હોય તો કોઈ હોય એમનો ધાબળો ખેંચીને ચોરીને લઈ આવે તો ઠંડી જતી રે પણ ભય ન જાય ભય તો રે જ એમ ખોટું કરેલું છે ને માણસને ક્યારેય સુખ આપતું નથી એટલે ખોટું જીવનમાં ન હોય જેટલું જે માણસ સાચું કરશે ને એટલો અભય થશે એટલો દિર્ભય થશે એટલો જ એને પરમ શાંતિનો અનુભવ થાય છે કઈ કર્યું જ ખોટું ન હોય તો ભગવાને એમને શું કરે ખોટું જ કર્યું નથી તો ભગવાને શું કરે એને અને ખોટું કર્યું હોય તો એને ભગવાન મૂકે કેમ સત્ય એનું મૂળ સોર્સ છે અભયતાનો મૂળ સોર્સ સત્ય છે એ સત્ય શું છે પરમાત્મા છે અને સમજવાની વાત એ છે કે પુરાત પર પુરુષોત્તમ નારાયણ સિવાય કોઈ અભય છે નહી એક તત્વ અભય છે અને એ પુરુષોત્તમ નારાયણ બાકી કોઈ નહી બધા ભયભીત છે કોઈ ને કોઈ અંશે જુઓ આમાં પુરુષોત્તમ નારાયણનો મહિમા છે અદભુત મનુષ્ય છે એ આમ દેખાય તો નિર્ભય અભય પણ એ રાજાથી ડરે રાજા છે એ દેવ થી ડરે દેવ છે એ એના અધિપતિ ઈન્દ્ર થી ડરે એકબીજા એકબીજાને ઉપર છો ઇન્દ્ર છે એમ લાગે નિર્ભય પણ એ બ્રહ્માદિક દેવોથી ડરે શિવ બ્રહ્માદિક થી ડરે શિવ બ્રહ્માદિક અભય છે ને લાગે જ ને પણ એ વિરાટ નારાયણ થી ડરે ડરે એટલે એનો એને ધા કરીએ ને કારણ કે એના માલિક છે એના ઉપરી છે એને હાથ જોડીને આમ રહેવું જ પડે એની પ્રકૃતિ ફરે ત્યાં થર ધ્રુજી જાય એ પ્રમાણે એમ મદભયાદે વાતી વાતી વાતો એમ એમ સૂર્યસ્તપતિ મદભયા વિરાટ નારાયણ તો એના ઉપર પ્રકૃતિ પુરુષ છે પુરુષાદ છે એ મહાપુરુષ ઉપર મૂળ પુરુષ છે અને પુરુષોત્તમ નારાયણ ની ઉપર કોઈ તત્વ કોઈ પર તત્વ નથી એટલે એક અભય તત્વ કોણ છે પુરુષોત્તમ નારાયણ છે અને બીજું છે એનો જે આશ્રય કરે એ અભય છે એક એ પુરુષોત્તમ નારાયણ અભય છે બીજો એનો જે અનન્ય આશ્રય કરે એ અભય છે એનું કોઈ નામ ના લે પછી મોટાનો પાળેલો કૂતરો હોય તો એને કોઈ અડે ગુણાદિતંદ કીધું છે ને રાજાના કુંવર હોય એને કઈ પેલાથી મરાય નીચવર્ણ હોય એનાથી મરાય ન મારી શકે કારણ કે કુંવર સાહેબ છે એમ આમને પછી કોઈ કઈ ન કરે મુક્તાનંદ સ્વામી રાત્રે ધ્યાન ભજન કરતા ત્યાં સામે એક આકૃતિ આવીને ઉભી રહી અર્ધી રાતે મુક્તાનંદ સ્વામી કે ભાઈ કોણ છો તમે એટલું કીધું ને તો એ ધ્રુજ એ કે મહાપુરુષ સ્વામી હું સ્વયંકાળ છું જુઓ પુરુષોત્તમ નારાયણ નો જેને આશ્રય છે એને કાળ હાથ છોડે છે મૃદુ રહ્યા એટલે સચ્ચિદાનંદ સ્વામી તરત તું કરે અહી શું આવ્યો છો એમ પણ તો મૃદુ સંત રહ્યા ને એટલે કીધું તો આ શું વધાર્યા એમ અહિયાં શું આવ્યા તો કે મારે કાળ પાડવો છે તો હું તમારી આજ્ઞા લેવા આવ્યો છું મુક્તાન આવો શું હવે જાવ જાઓ એવું કઈ નથી કરતું કાળ જતો રહ્યો ભાઈ એક સંતે આમ કીધું જાવ જાળ જતા રહ્યો કાળ જતો રહ્યો નિર્ભય કોણ હોય અભય કોણ હોય છે જો પુરુષોત્તમ નારાયણના જે આશ્રિત હોય એ અભય હોય છે અરે આ તો સંત છે પણ ઉપલેટા ના ખેડૂત લાલા બાપા સાવ સીધા સાધા ખેડૂત છે ને એ રાત્રે માળા કરતા હતા તો સામે કાળ આવીને લાલા બાપા કઈ ઓળખે નહિ એ તો ખેડૂત બાપા હું કાળ છું અહીંયા હું આવ્યા છો કઈક સેવા બતાવો હવે તારી પણ હું સેવા કરાવ પુરુષોત્તમ નારાયણ નો પ્રસંગો જાણે ખબર પડે ને સામાન્ય ખેડૂત પાસે કાળ હાથ જોડે એટલે કઈ સેવા બતાવો ગયો તને શું સેવા બતાવી કઈ આવો એ જ મોટી સેવા કે વાત સાચી ને કાળ આવે નહીં એ જ મોટી સેવા તો કે ના ના બાપા હું આવ્યો જ છું તો મને કઈ સેવા બતાવો તમને કઈ સેવા હું બતાવ આગ્રહ કર્યો કાંટા ખરે છે ને જે દર્શનાર્થીઓ આવે બેનો ભાઈ દીકરા બધા નાના છોકરા હોય તેને કાંટા લાગે છે હવે માથા પૂટે આમ દિવાલે નીકળે બધું એવું મોટો બાવળ છે વખું તે તો જા ને કાઢતો જાય હવે કાળ ને બાવળ ઉખેડવો એટલે તીરખી પકડતો ગયો છે મૂળિયા હોતો નીકળી ગયો અને ઓલી બાજુ નાખતો ગયો સવારે બધા મંદિરે આવીને જોવે આખો બાવળ મૂળ માંથી ઉકળીને પેલે પાર પડેલો બધાને આશ્ચર્ય થાય કે રાતે નથી વાવાઝોડવા આવ્યું અને આવી રીતે નીકળે જ નઈ ગયા સોતો એમ નીકળી જાય દિવાળી ચડી ચડી એટલે કોઈ હોય નઈ એમાં કે આ બધું છે ને લાલા બાપા પૂછો કે બાપા પછી નિરાતે લાકડી ને ડોરો પછાડતા પછાડતા મંદિરે આવ્યા ને પછી જોવા ગયા ત્યાં બાપા ત્યાં શું જાવ છો ભાઈ રાતે એક કામ હોય પૂછ્યું છે કે નહીં કે આવા ભક્તોને યાદ કરીને તો આપણા આનંદ જન્મ ના પાપ પડી જાય હોય લાગ્યો મેં કીધું આ બાવળીઓ કાઢતો જાય છે અરે તમારી બલી થાય છે હાર કે સારું કાઢતો ગયો છે વાંધો ને સારું ભગવાન સારું કરે આવા અભય થઈ જાય છે એ એ મહિમા છે પુરુષોત્તમ નારાયણ નોટીના લુવાના મૂળજી કૈલાસમાં મહાદેવજી નું નામ લેવાય એને સેજ કોઈ બતાવે ગરમી ચડી જાય તો મહાદેવજી તો પૂરો કરી નાખે અને એને કોઈ પૂછે નહીં કાઢી એને સોપેલું છે કાળ છે ત્યાં જેમ એનો ધમાલ કરીએ એવા મૂળજી અને મહાદેવજી કોને પ્રતાપે કોને પ્રતાપે સ્વામિનારાયણ ભગવાન પુરુષોત્તમ નારાયણ મહાદેવજી થી કઈ બોલાણું નહીં બોલ સામાન્ય માણસ અભય થઈ જાય નિર્ભય થઈ જાય ક્યાંય કોઈ રોકી શકે નહી આપણે ગોળીડા જમતગડા રાણા રાજગ મારી મારીને પેલા જમને કાઢી મૂકે વડોદરાના લાખો જમપુરી મારતો મારતો મૂકે જમ રાઈડ જાય હે ભાઈ સાબ મુ હા હિસાફ મૂકે તરી તોય મારતો મૂકે નહીં એ લાખો અરે અમરેલી પાસે લાલાવદર ગામ છે ત્યાં એક બાઈ હતી ડોસી એ પાડોશમાં જેમણે જોયું ને એ કુસંગ એ છે એ બીજી બાઈ કોઈ મરવા પડી એને જમ આવ્યા રાતે ડોસી માં માળા કરતા મારા પીટ્યા છે એની જીગર તમે જોવો બાકી તો નહીં તો જમદૂત ને જોવે તો એને કોને ભાઈ ધીરજ રીતે હા ડોસી ગયા મારા પીટા હું બેઠી હોય ને અહીંયા આવે છે ના કે સાંભળેલું લઈને દોડી દોડીને હાકોટા કરતી દોડી તો એ જમદૂત બાળી ગયા માજી આવે છે બોલો એવા ભાગ્યા તેમાં ભાગતા ભાગતા ચાર જમદૂત અંગૂઠો છે આખી દીવાલ બળોદે નેઠી પડી આખી દીવાલ હતી ને એ પડી તો સવારે બધા જોવે કે મારું આશ્ચર્ય શું થયું આ દિવાલ કાં પડી ગઈ દીવાલ કાં પડી પછી ઓલું જે હતો મરણા કીધું દિવાલ છે સાચી વાત છે એકદમ એકસો તમે કોઈ લાલાબદાર ગામના કોઈ હોય ને પૂછજો એ ડોસી ને જમતગડી ક્યાં થાય અને ડોસી બેઠી હોય ત્યાં ક્યારે કોઈની તાકાત ની જમ આવે તમે વિચાર કરો એ ડોસીની તાકાત જો આવે જ નહીં પેલેથી ડોસી બેઠી હોય લાલા બદર અત્યારે આપણે ભાઈ આપણને તમને દેખાતું ના હોય બાકી સ્વામિનારાયણ ના એવા સત્સંગીઓ બેઠા હોય એમ આવી ના શકે એ તો હકીકત છે આ સમજવા જે પ્રતાપ કોનો છે એ પુરુષોત્તમ નારાયણ છે એનો જો ખાલી કોઈ આશ્રય કરે તો પોતે અભય થઈ જાય પંચાળામાં મહારાજે રંગોત્સવ કર્યો અહીંયા આપણે વેલાલમાં જેસંગભાઈ એમનો માઢ છે આની નીચેથી સામિનારાયણ સામેનારાયણ કરતા નીકળે એને જમના તેડા નહીં ભલે સત્સંગી હોય કે ના હોય આવું વરદાન આપેલું છે ત્યાં એમણે છાપામાં લેખે કોઈ લખ્યું એમાં લખ્યું કે ઘણા લોકો જાય છે ત્યાંથી એમાં માંઢ નીચેથી નીકળે છે વિચાર તો કરો કે માઢનો પ્રતાપ તો જુઓ હમ તમને એક વાત આજે આપણે બહુ ફાસલો પડશે આ વાતને પણ તમને જાણવા જેવી તો ખરી અત્યારે જે આ બધા સ્થાનો છે ને આ માઢ હોય જે જન્મસ્થાનની એની તો કોઈ વાત જ નહીં દાદાના દરબારની તો ભાઈ તમને કલ્પનાતીત વાત છે જ્યાં મોટા મોટા ભક્તો આપણા સંપ્રદાયના અને મોટા સંતોનો જે અગ્નિસંસ્કાર થયો છે ને એ હજી વાર છે થોડા ઘણા ઘણો વાર લાગશે ત્યારે મહાતીર્થો રૂપે પૂજાવાના છે બધા સ્થાન પછી ના યુગે આ મહાતી બે તીર્થો થઈને પૂજા છે આ પ્રગટ થવાના છે તીર્થરૂપે એવું એવી તો કેટલી પણ ત્યારે તો હવે હજી તો અઢળક લાખો વર્ષો ગાળો છો એ તો આપણે કશું શરૂ નથી થયું એ બધી શરૂઆત પછી છે ત્યારે તો આપણને ક્યાં સ્મૃતિ હોય આપણે ત્યાં પાર થઈ ગયા છીએ પણ એટલે બહુ નાની વાત નથી આ એમ હજી તો પુરુષોત્તમ આજે અત્યારે આપણને દેખાય છે ને ઘણા એમ વ્યંગમાં કેતા હોય છે કે ગુજરાત કોણ ઓળખે છે અરે મહાશય હજી ઓળખાણ તો બાકી છે બાકી એક પણ અવતાર બતાવો કે એની હયાતી માં લોકો ભગવાન માં પૂજા હોય એક પણ બતાવો આવી રીતે ભજન કર્યું હોય લાખો લોકોએ પુરુષોત્તમ માની ને ભજન કર્યું હોય અને સંતો ભક્તો થયા હોય તો બતાવ પણ હજી બાકી છે કારણ કે ભગવાન કૃષ્ણ પ્રગટ થયા અને તિરોહિત થયા પછી તો હજારો વર્ષ વ્યા ગયા ભાગવત પછી તો વલ્લભાચાર્ય આવે ત્યાર પછી પ્રચલન થયું ધીમે ધીમે ભક્તિ શરૂ થઈ ભગવાન રામચંદ્રથી એકવીસ લાખ વર્ષ થઈ ગયા વાલ્મિકી રામાયણનું પ્રચલન એ થોડું થોડું હતું પણ વિશેષ જે જોવો છો એ તુલસીદાસજીના રામાયણ રામચરિત પછી આ બધું છે અને આ બધી ભક્તિ ઉપાસના છે ત્યારે આ તો હાલ હવાલ હતા ત્યારે લાખો લોકો એમને ભગવાન માની ભગવાન રૂપે પૂજે અને પાછા એવા એક એક સાધુ ભગવાન એમ પૂજાય એવા નામ લેવાય ગોપાલનંદ સ્વામીનું ગુણાદિત્યાનંદ સ્વામીનું હે આવી વિભૂતિઓ પણ એ હજી જોવાનો હજી સમય બાકી છે બાપા બહુ મોટું સ્વામી બધા સંતો હતા પછી વનવગડો હતો પછી ત્યાં કે થાળ બનાવ્યો અને સંતો પંક્તિ પડી સાંભળજો કેવી મોટી વાત મોટા દેખે આપણે શું દેખીએ ભાઈ પણ આપણા માટે આ બધું વિચારવા જેવી વાત છે હમ તો એને ગુણાતી જમવા બેઠા પતરપીર સાહેબ બધા બેઠા હતા થોડા બે પાંચ કોલિયા જીમા સામે તે ઊભા થઈને બીજી જગ્યાએ બેઠા ત્યાં થોડું જીમા પછી ત્યાંથી ઉઠીને ત્રીજી જગ્યાએ જીમે ત્યાં થોડું જીમે ત્યાં ચોથી જગ્યાએ જમા બેક સાધુ કે શું સામે ફરી ફરી કરો છો એ ફરી ફેર નથી કરતો તીર્થ પેદા કરું છું તીર્થ પેદા કરું બોલો અને અંગ્રેજ શાસન હતું અને અયોધ્યા બાપા હતા અને ત્યારે પછી આ છપ્પયાની જમીનની જે વાડી હતી ને એ ખરીદવાની હતી ને પછી એમાં બહુ મોટો પ્રસંગ છે અને એમાં સામા નથી આપણને જીતવા દેતા અને એવું બધું હતું ને અયોધ્યા પ્રસાદજી થોડા મુંજા લાંબો પ્રસંગ છે મુંજાઈ ગયા રાત્રે શ્રીજી મહારાજે એમને દર્શન દીધું કે શું મુંજાઈ ગયા છો તો કે આ વાડી અહીંયા તમે પગલાં કર્યા ખરીદવી છે વિરોધીઓ આમ હાથમાં આવવા દેતા નથી અને પ્રસાદીનું તીર્થ છે શું કરવું તો કે કાલે તમે વધારે બોલી બોલજો અને તમને મળી જશે લઈ લો હજી તો ઠીક છે બધું પણ આ કળિયુગ પૂરો થાય ત્યારે આ છપિયાનો અપરંપાર આ બધું ત્યારે પ્રગટ થવાનું છે તો કે ત્યારે કેમ તો કહીએ પછી જ થાય અને અત્યારે મહારાજાને કહે છે બાપાને અત્યારે બદ્રીકા આશ્રમમાં એક સૂર્યવંશનો અને એક ચંદ્રવંશનો રાજા તપ કરે છે અને બે રાજાઓ પ્રારંભ નો જયારે પછી સતયુગ આવશે ત્યારે જીવ તારી જોવા ના બાપા ભાઈ હોય પણ જો કેવી કેવી વાતો છે તમે જોયું ને હારે બે રાજાઓ તપ કરે છે અઢળક બધી વાતો છે હજી તો શાસ્ત્રો ફરીથી લખાશે એવા લખાશે તમે આમ દિગ્મુટ થઈ જશો છતાંય અત્યારે છે એ આપણે માણીએ છીએ તો હજી પુરુષોત્તમ ઐશ્વર્ય તો બધું ઢંકાયેલું પીડી છે કારણ કે બ્રહ્માંડ નો અનંત સાચો ધ્રણી જ આ છે કે બેની બે અઠાડિયા થોડાલા છે દર બ્રહ્માંડ અર્ધી આયુષ્ય થાય ત્યારે પરાત પર પુરુષોત્તમ નારાયણ એકવાર આવે છે એમાં એક વાર આવ્યા છે આ સાત મનવંતર ગયા એમાં આઠમાં આ સપનસર અર્ધું ગયું એના પ્રારંભ કાળે આપ એટલે કે છે પેલા પાટીદાર ચરોતરના હતા ને એમણે મહારાજના ચરણમાં પગે લાગીને બેઠા ને પછી કે તમારા ચરણ સામે જોયું છે તો પુરુષોત્તમ નારાયણ જણાવો છો મુખાર્વિંદ સામે જોયે છે તો અમારી જેવા જણાવો છો આવું કેમ છે મહારાજ કે બરાબર છે આ ચરણનો પ્રતાપ અપાર છે વિરાટ નારાયણે પોતાના આયુષ્યના પચાસ વર્ષ અને દોઢ પર સુધી આ ચરણ ની સ્તુતિ કરી ત્યારે આ ચરણાર્મ પૃથ્વી ઉપર આવ્યા છે હવે આ તો બધા શું એટલે ગુણાતી સ્વામી કે છે સાવ સાચું છે જો જેવો મહિમા છે એવો જો જણાય તો ડાંગડી ચરકી જાય કે એવું જ છે તો પંચાળામાં રાસરી માતા ત્યાં એક મજૂર પછી મજૂરી કામ કરનારો એ ભૂમિમાં સૂતો હતો અને આવ્યો તો એને મહારાજ તેડવા આવ્યા આ ઝીણાભાઈ ના દીકરી એ આમ નિરાવરણ દ્રષ્ટિથી જોવે બોલો મહારાજ પછી ત્યાંથી તેડી નામ નીકળ્યા એટલે પછી આ એમણે પૂછ્યું ઝીણાભાઈ ના ભાઈ કે આ મહારાજ શું નથી તમારો આશ્રિત અને તમે એને તેડવા ગયા તો એ જ છે ને દીકરી અમે જ્યાં પગલા પાડ્યા રંગેર ભૂમિમાં એને દેહ છોડ્યો એટલે તેડવા આવ્યા છે એમાં કાળનો પ્રવેશ નહી થઈ જાય છે ભાઈ આ સાવ સાચી વાત ગુણાતીતાનો છે અમુ બોલતા છે એ માખી સૂર્ય કરવો છો માખી માંથી સૂર્ય કરો શું બાપા બોલે છે પાંદડે પાંદડે સ્વામીના કરાવવું છે અને એકને એક સાધુ વાાખ લાખ માણસ ફરે એવું કરવું છે જોકે આવ કોઈ સાંભળે તેમ થાય કે ઘરે બેઠા બેઠા ગપા જ મારે એવું લાગે એમ જ લાગે કે આ બધા ઘરની બધી માખણ બટ્ટર પટ્ટી ચાલે છે એવું નથી આ જોવું હોય ને તો ત્યાં સુધી જીવવું પડે એક જોડો કાચબો લઈએ તો કે કાચબો કેમ લાગે તો કે દોઢસો વર્ષ જીવે એમ કીએ છે તો કે એમાં શું તો કે મારે જીવવું પડશે કે જીવે છે કે નઈ જોવા માટે જીવવું પડશે પુરુષોત્તમનો સ્પર્શ થાય એનો આશ્રય કરે અને અભય થઈ જાય એ તો ઠીક છે ભાઈ પણ એના દાસ હોય એનો પણ જો કોઈ સેવન કરે એ પણ અભય થઈ જાય નિર્ભય થઈ જાય મહિમા છે એક સરસ તમને નાનકડો પ્રસંગો ગઢપુરમાં મરકીનો રોગ આવ્યોગ મરકી ટપોટપ મરવા માંડે હાહાકાર થઈ ગયો મહારાજ ત્યાં બિરાજે સંતો બધાય ત્યાં પછી બધા વણિક લોકો હતા ને મહાજન હોય ગામમાં મહાજન નું ચાલે બધા પેલા થયા કે આ મરકીનું કરવું શું ટપોટપી એક બાળી ના હોય તો બીજું બીજું બાળી ના હોય તો ત્રીજું આ તો ઉકલવા માંડ્યું તો કે પણ આપણે છે ને હાલો ને ભગવાન પાંચ જાય અમથા તો નથી જાતા પણ આજ તો જાય એ કઈ કરે તો થાય સીધું ના મળે ઓળખી જાય પગલા એ મોટા સમર્થ પુરુષ એ કે આ લાલ લાભ વગર તો કઈ લોટે નહીં આવો આવો મહાજન શું છે તો કે મહારાજ હવે આમાંથી બચાવો આ કાળ આટો લઈ ગયો એટલે આમાંથી તમે ઉગારો અને પ્રભુ પાસે લઈ જાઓ ને કૃપા કરે તો થાય સ્વામી કે હલો બ્રહ્માનંદ સ્વામી ને આવ્યા દાદાના દરબારમાં લક્ષ્મીવાડી હશે મહાજન મહારાજ તકિયા નામ ટેકો દઈ કે શું છે બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ આ મરકીનો રોગ આવ્યો છે ને બધા મહાજન એટલે આવ્યા છે દયા કરો કોઈ પણ રીતે મરકી જાય મહારાજ કે હાવ સીધો રસ્તો છે જેને ઘેરે દસ સાધુ જમાડે ના આવે નહી મારે ત્યાં હોય મારે એ ક્યારે દસ જમવા જોઈએ સાધુ એક ટાઈમ જમનારા રાતે શરૂ કરાયું જમો મરી જાય શું નઈ તરમે ક્યાં પણ એમાં પહેલે દિવસે જે થયું એ મજાની વાત છે આગળ આવીને બેઠા મહારાજ ઢોલિયા પર બેઠેલા બોલાવા આવ્યા હાલો હાલો જમવા જટાવો અહીંથી આ કોઈ ઉભા થાય નઈ એટલે મહારાજ કે જાઓ ને સંતો જમ્યાઓ એટલે બિચારો રક્ષણ થઈ જાય અમે વચન કીધું છે એટલે બ્રહ્માનંદ સ્વામી કીધું કે મહારાજ કોઈ સાધુ જમવા જવા માંગતા નથી તો વાણિયા હતા ને વણી કરે એને ફાળ પડી કે મારે આ ખોટું થાય છે એ કે કોઈ સાધુ જમવા જવા માંગતા નથી મહારાજ પણ શું કારણ છે હું તો બધા પ્રતિનિધિ રૂપે કહું છું એમાં અમુક સંતો એમ કીધું આપણે જમવા જઈએ અને ન કરે નારાયણ અને કોખ મરી જાય તો આપણી આબરું જાય આ તો મરકી છે હવે એ કાયલનું માંદું પીડ્યું હોય આપણે જાય એ પેલા એ મરી જાય તો એ માથે આવે ના મહારાજ એકદમ આમ ઉભા બેઠા થઈ ગયા બ્રહ્માનંદ સ્વામી શું કે છો મહારાજ પણ એની વાત સાચી છે એ સાધુ એમ કે છે કે પછી આપડે મહારાજ ને કઈક મરી ગયો મહારાજ કે પ્રાર્થ પૂરું થઈ ગયો હું શું કરું મરકી માં તો આ મારા જેવું છે ટપોટપ મરી જાય એટલે અમારે કોઈ સાધુ જમવા જવાનું માગતા નથી અને મહારાજ કે બ્રહ્માનંદ સ્વામી સાધુ સાંભળો એનું કોઈ પણ રીતે આયુષ્ય ખૂટી ગયું હશે ને તોય જોડી દઈશ કોઈ મરશે નહીં જાઓ તમે જમ કોઈ પણ રીતે એનું આયુષ્ય પૂરું થઈ ગયું છે તો એક પણ નહીં મરવા દોરતેજ અને પછી બ્રહ્માનંદ સ્વામી કરવાની હોય સાધુ આખા ગરડામાંથી મરકી કાઢી એક પણ માણસ માર્યો બોલો જેના દાસ પણ જો સેવન કરે રોટલો પાણી આપે તોય અભય થઈ જાય એવી આ કથાઓ છે તો ભગવાન એક અભય તત્વ છે બીજા એના ભક્તો હોય છે છતાંય એક જાણવાની વાત છે કે ભગવાનથી હંમેશા ભક્ત ડરે તો ખરો જ થોડો ડર તો હોય જ ને કે ના હોય સમજવાનું એમાં એ છે ગમે તે પ્રકારના ભક્તો હો દાસ ભક્તો હો પ્રેમી ભક્તો હો સખા ભક્ત હો ભલે પણ જેનું ચિત્ત બાળક જેવું નિર્દોષ થઈ જાય ભાર રહિત થઈ જાય સાવ બાળક જેવો નિર્ભાર જેનું જીવન થઈ જાય એ ભગવાન પણ નથી ડરતો એનાથી અભય થઈ જાય છે પ્રહલાદ જે જોવા ભગવાન નૃસિંહ પ્રગટ થયા અને હિરણ કશ્યુ મારવા માટે જે ધમાલ કરી અને જેટલી બધી એમાં ઉગ્રતા આપી ગઈ બ્રહ્માંડ ધ્રુજવા માંડ્યું અને શિવ બ્રહ્માદિક દેવતાઓ આવી ગયા કે આજે નાશ કરી નાખશે એટલા બધા ક્રોધિત થઈ ગયેલા નરસિંહ ભગવાન હા તોય નૃસિંહ ભગવાન હા કોરા પડકારા કરે અને ધરાધ્રીજે શાંત ન થાય એટલે શિવજીને કીધું તમે જઈને કયો પ્રભુ હવે શાંત થાવ બધું પતી ગયું શિવજી કે અત્યારે હું ન જાઉં પછી બધા પછી કોઈ લક્ષ્મીજી એમને અર્ધાંગ ના ઘરવાળા થી ડરે એટલે તમે લક્ષ્મીજી ને કયો અને એ આગળ થાય તો એમને જોઈ તરત ઠંડા થાય લક્ષ્મીજી કે ના હોય આવું રૂપ મેં ક્યારેય ન જોયું બરાબર છે નિરાય જમતા જોયા છે પણ આવી રીતે નથી જોયા આધા બધા મારું અત્યારે હું એની પાસે ના જાઉં લક્ષ્મીજી ના પાડી દીધું પછી કોઈ કીધું દેવતા હોય એક જ કામ કરો જેને માટે ઉતર્યા છે પ્રગટ થયા છે એ ભક્ત બાળ પ્રહલાદ ને આગળ કરો એટલે હમણાં શાંત થઈ જાય પ્રહલાદજીને કીધું મારા ને શાંત લઈએ વાત છે શા ઉભા રે કે શું વડે આમ પડકારા મારલો મારો બાપ મચ્છરિયા જેવડો હતો એક ઉંદર શિકાર કરી સિંહ હાકોટા પડકારા કરે તે હું એને સૌભાગ્ય છે મચ્છરિયા જેવા મારા બાપ મારી નાખ્યો ને શું એટલે બધે હું સાચું શીખવા ભગવાન ધંધા પડી ગયા મોડા મોઢ આવ કે કે કે કે કે કે કે કે કે કેમ શક છે તો કે માગે ભક્ત નહીં અને આપે ભગવાન નહીં માગ શું તમે ભગવાન છો ભગવાન એનાથી ભક્ત ના પણ કેવો બાળક ની જેવો નિર્ભર થયો એમ જે નિર્દોષ ચિત્ત થયું બાળક જેવો મૂળજી બ્રહ્મચારી મારા થી ના ડરે જોયું તમે અભયતા આમાં મજા છે બઉ મરમતા છે બીજા બધા ડરે મૂળજી બ્રહ્મચારી બે બોલે મારાજ ક્યાં ગામમાં તો નામ યાદ આવતું નથી મહારાજ બધા સાકર લાવી લાવીને મૂકે મહારાજામાંથી લઈ લઈને ભાવ થી ખાતા જાયો ખુલ્લો કરે કેટલા ભક્તો મોટો ગાંગડો મારા મોટા ઢગલા મારા જમે એ મૂળજી બ્રહ્મચારી જોઈ ગયા મારા સાકરનો ગાંગડો લેવાઈ ગયા ને હાથ પકડીને આમ આમ ના આપડે તરછ છોડીએ મુકો આવે ક્યાર ખાઈ ખાઈ કરો છો તે હા એટલી બધી સાકર ખાશો તો પછી મેં થાળ કર્યો છે કોણ સમજ્યા મહારાજ પટુ સાધી થાળપુરી રસપુરી ને બધું થાળ માં તૈયાર કરેલું મહારાજ એટલા રીસાયેલા ત્યાં આમ રાખે મુખ આમ આમુ ના જો આમ રાખીને આમ જમે આમ આમ બ્રહ્મચારી કે જોવો તો ખરા આ બધા ને એમ કે છે સ્વભાવ મૂકો ઈ એનો સ્વભાવ મૂકે છે આ બધા ને કે છે સ્વભાવ મૂકો સ્વભાવ મૂકો ભાઈ એક બીજું ચરિત્ર રાંબો તે અક્ષરવૃીમાં મહારાજ હતા તો અચાનક એકદમ સેવક ને કેમ કોઈ ને કે ભાઈ મુક્તાનંદ બોલા જવા જે કઈ લેખન કાર્ય હશે એકદમ હંકેલી તરત આવી સામે મારા શું છે મહારાજ કે અમારું કોઈ ધ્યાન રાખો છો અમારે પાણી પીવું હોય અમારે કંઈ ખાવું પીવું હોય અમારે નાવ હોય તો અમારે કોને કહેવું અહીં અમારી પાસે કોઈ હોય નહીં મને તરસ ન લાગે મારે પાણી પીવું તો હું શું કરું મુક્તા નથી કે મહારાજ આવું કાં બોલો મૂળજી બ્રહ્મચારીને રાખ્યા છે ક્યાં છે એ અહીંયા દેખાય છે એ દેખાતો જ નથી અહીં હોતો જ નથી હોય તો માગું ને એમ પાછ પાણી મુક્તાના જગ્યા મુરજી બ્રહ્મચારી ખરા છે આ ક્યાં ભી આઈ ગયા છે ત્યાં આપડે ધર્મ કુલ બધું આવેલું અયોધ્યા થી એમના નાના છોકરું કેડ માં તેડેલું પાણીનો લોટો એ લઈને મહારાજ પાસે આવ્યા કોઈ કીધું છે આવું બધું થયું તમારે એટલે જઈને મુરજી બ્રહ્મચારી કીધું છે મહારાજ કે છે હોતો જ નથી બુરજી બ્રહ્મચારી કોને ક્યાં ભાગી ગયો છે તે ધરમુક નું છોકરું તોડેલું અને હાથમાં પાણી લોટો લઈને આવ્યા મુકતા નથી તરત વધારે રખડ્યા કરો છો પાણી પીવું હોય કઈ ખાવું પીવું રખડ્યા કરો હાજર રહેતા નથી મૂળજી બ્રહ્મચારી કે એ આને પાણી પીવું હોય ને તો હજાર જણા પાણી પાવા છે હા મોહાય કઈ તરશિયારી એમ નથી એને હજાર જણા પાણી પામ છે મારે પીધે કઈ પીવે એવું કઈ નથી બધા છે એને પાય એમ કઈ ગમે એમ બોલે બોલે મારા સાંભળે હા હા સાંભળ્યા જબરું ણ કે આ ધરમપુર હમણાં હમણાં આવ્યું છે ત્યાંથી એ બિચારાના આ દેશની ભાષા આવડે નહીં આની રેણી કેરીની કંઈ ખબર ન હોય કઈ દિશા સુધ ચડે નહીં ચડે કઈ વ્યવહાર સમજે નહીં એને કઈ જોઈતું કરવું હોય એના છોકરા દૂધ વગર રડતા હોય પાણી વગરતા હોય એને કંઈ તકલીફ હોય એની દેશ એવી ભાષા કઈ સમજે નહીં તો એને તકલીફ કોણ નિવારે એટલે હું તો અત્યારે એની સેવામાં છું આમ ન તો હજાર જણા પાય એમ છે કે મહારાજ ઉભા થઈ ગયા બ્રહ્મચારી બરાબર સમજે છે બરાબર સમજે છે બોલો તોય પણ એમને વધતા નથી એટલે આવું ચિત્ત થાય ત્યારે ભક્ત ભગવાનથી પણ અભય થઈ જાય છે આવી રીતના છવ્વીસ ગુણો છે એક એક ગુણ ને તમે લ્યો તો કેટલા પ્રવચન થાય આપણે કીધું હતું ને છવ્વીસ પ્રવચન થાય એમાં એક એકમાં થોડુંક જ મેં તમને અભય લીધું બીજા પચીસ ગુણો બાકી છે પચીસ ગુણોમાં તમે મહારાજના એવા ચરિત્રો એનો થોડો વિસ્તાર એના ભક્તોનો ચરિત્ર એ અનુબંધ બાંધો એટલે બીજા આ ટીબકડી દેવી ખજાનાના બીજા પચીસ પ્રવચન થાય પણ એ આપણે કરવા નથી કારણ કે આમાં બધામાં મીઠાસ જ છે હજી તો આ સત્તર સુધી વ્યવસ્થિતિ એ બધા જ પ્રવચનો આના ઉપર થાય જેને ભવિષ્ય કરવા હોય કરે આપણે એથી પૂરું છે એના પછીની પંક્તિ છે એમાં તરત આપણે જતું રહેવાનું છે એ કઈ છે વાલા તારી નાસિકાણી અધરબીમ નાસિકા નમણી નમણું કોને કેવાય ઘાટીલું આકાર સુંદર હોય એ નમણી નાસિકા છે પણ કેવી છે આશ્ચર્ય ચિહ્ન અને બીજું તમે ઉપમા જે અપાય છે આપણા કીર્તનોમાં એ તિલના ફૂલ જેવી નાસિકલ જોયું છે ને તલના છોડવા જોઈએ તલના છોડવાનું જે ફૂલ હોય ને એ ખીલેલું ફૂલ એને તમે ઉલટું મૂકો અને એને જે આકાર છે ને એ તલના ફૂલ જેવો આવે અને ઉપલી દાંડલી આવે કેવી કેવી ઉપમાઓ બધા સંતો ખોળી કાઢ છે દીવાની જોત અને તિલનું ફૂલ તિલ અને તલનું ફૂલ એના જેવી સુંદર નાસિકા છે એ નમણી છે ભાગ છે અને ખાસ કરીને એટલે જ નાક ને આપણે ત્યાં શું કહ્યું છે આબરું કઈ છે ભાઈ શરીર આખું કપાઈ જાય તો ભલે કપાઈ જાયજો પણ નખ જેટલું નાક ન કપાવું છે નાકની જ કિંમત છે અને તમને ખબર છે તમે કોઈ પુસ્તક વાંચતા હો અથવા તો કંઈ જોતા હો તો એમાં જે કંઈ મહત્વની બાબત હોય ને તો તે અંડરલાઈન કરી હોય એટલે સમજી જાય કે આ મુદ્દો મહત્વનો છે એમાં નાક છે ને મહત્વનું છે એટલે મૂછ છે ને અન્ડરલાઈન છે अंडरलाइन <laughs> करी कर अपनी शायरी पे।, पे तो बता दे क्यों आँखों के नीचे ना है प्रश्न गजब करना है मुस्ताक अपनी શાયરી પે તો બતા દે ક્યુ આંખો કે નીચે નાખ હે ત્યારે પેલો કે છે અરે ભલા ખુદા બડા સમજદાર હૈ પીછે છે કોઈ કાટ ન લે ઇસલી આંખો કે નીચે નાખ હે આબરૂની જ કિંમત છે ને નાસિકા નમણી છે પણ એ શેની પ્રતિષ્ઠાની આબરૂ ગણપતિનું મોટું નાક શું છે જે સમાજ નો આગેવાન હોય એનું નાક મોટું હોવું જોઈએ મોટાની સારું સૌની સારું ગણનાયક કેવાય ગણ એટલે સમાજ સમાજ અધિપતિ આગેવાન એ કેવો હોય એનું મૂર્તમંત રૂપ ગણપતિ છે મોટું પેટ હોય મોટું પેટ એટલે બધું પી જાય મોટું નાક હોય એટલે આબૃદાર હોય નાક કટેલું હોય એવો સમાજ આગેવાન હોય તો શું ભલું થાય ભાઈ અને આંખો જીણી હોય ગણપતિ હાથી ની શું સૂક્ષ્મ દ્રષ્ટિ વાળો હોય કાન જેવા હોય એટલે રાખે બધા આદર થી બધાને સાંભળે પણ એક નાનું મચ્છરિયું હોય ને એનું સાંભળે એને ગજાનન ગણના કહેવાય એ મોટી આબરું એટલે મોટું નાક મુચે છે એ આબરું છે એટલે આપડે કે ભાઈ જોજો મૂછ નો વાળ નો પાણી નો જ આવું જોઈએ હા આપડે કાઠિયાવાડી બાપા અમેરિકા ન્યુયોર્ક સિટી ફૂટપાથ ઉપર અમેરિકન જોઈ ગયો મોટે દેશ એટલે આ બાપા આબરુ આવુંબરૂ કે આબરું અને ખરેખર ક્યારેક ક્યારેક તો આવી વાતો આવો આપણે સાચી લાગ્યો કાઠિયાવાડી બાપુ રિયલ અમેરિકા ગયો અને ત્યાં બધી એને આવેલા સુખડીનો ડબ્બો ભર્યો હોય છે સુખડીને કોણ આપણે ગુજરાત બહાર કોણ ઓળખે સુખડી આપણું કાઠિયાવાડી સૌરાષ્ટ્ર અને કચ્છનું ખાણું અને ડબરો ખોલે આમ ત્રાહા ચોસલા પાડેલા ને એવા આપણા છઠકોણિયા ચાર કોણિયા પાડેલા ને એમ ખોલ્યુંન કેડબરી ઓકે ઓકે બોલો જવા દીધું કેટબરીબરૂ વન પીસ એક પીસ મને આપો આવડું મોટું નથી પીસો ક્યાંય વન પર પીસ વન પીસ વન ડોલર આમ તો ઘણા લોકો ગાંડા જ હોય ને બધું એન્ટીક વસ્તુ માની લેવા પકડાય પાઘડી ઓછી કરી નથી ધીસ ઇઝ માય શો ધીસ ઇઝ માય ગોડાઉન માલ તો ગોડાઉન માંથી સપ્લાય થાય ને હજાર ડોલર ગયો બાબા બોલો એટલે નાકનું પાણી નાશિકા એ નાક સાચવવાની વાત છે નાક અખંડ કોઈનું રહ્યું હોય ને તત્સૃ સૃષ્ટિ શું કોણિત દીપમાં એક નારાયણ સિવાય કોઈ એવો નથી આ સકલ બ્રહ્માંડોમાં કે જેનું અખંડ આબરું રહી હોય અખંડ યશ ધરતા એક નારાયણ છે બાકી બ્રહ્માદિક દેવતાઓ શિવ બ્રહ્માદિક દેવતાઓ ઇન્દ્રાદિક દેવતાઓ ઋષિ મુનિઓ બધાની કથા તમે જાણો છો ક્યાંક ને ક્યાંક ગોથું ખાઈ જાય આબરું જાય કોઈનું કામ નાક કાપી લે કોઈનું ક્રોધ નાક કાપી લે કોઈનો લોભ કાપી લે કોઈનો મોહ કોઈની ઈર્ષા કાપી લે પણ એક પુરુષોત્તમ નારાયણ છે નારાયણ તત્વ એની આબરૂ અખંડ છે એટલે એની નાસિકા નમણી છે એ નમણી નાસિકા નિષ્કલંક એટલે નાસિકા ઉપર થોડા ઝીણા ઝીણા સૂક્ષ્મ શીળી ના ચિહ્ન છે શીળી નીકળે ને એના શીળી ના ચિહ્ન છે એ શીળી ના ચિહ્ન સુકામ ધારણ કરી રાખ્યા છે ભગવાન જેમ આબૃદાર છે નિષ્કલંક છે ભક્તો છે એના ચિહ્ન રૂપે મહારાજે પોતાની નાક નાસિકા ઉપર ધારણ કરો સંતો એનું ત્યારે સૂક્ષ્મશીળી ના ચિહ્ન નું ધ્યાન કરે ભગવાન જેમ નિષ્કલંક છે એમ એના ભક્તો પણ નિષ્કલંક છે એટલે તો બ્રહ્માનંદ બોલાતા ને ગઢપુરમાં જયારે મહારાજ વખાણ કરવા માંડ્યા સંતોના તમે તો નારામે તો દુર્વાસા જેવા છો બધા ઋષિઓના નામ બોલ્યા બ્રહ્મા જેવા છો દેવતાઓ જેવા છો પરાશો ક્યારે બ્રહ્માનંદ સાહેબ ઉકળી ગયા કે મહારાજ હાથ હાથ જોડું છું ગાળિયો દેવાનું બંધ કરો મહારાજ ક્યારે સ્વામી અમે ક્યાં ગાળો દઈએ અમે તો તમારી પ્રશંસા કરીએ છીએ તો કે મહારાજ જેના જે નામ દીધા એ બધાના આબરુ ગઈ છે અને પરિસ્થિતિના હાથ ચાલ્યા છે તમે અંતર્યામી છો પુરુષોત્તમ નારાયણ છો તમે ઘટગટ નું જાણો છો જન્મજનો ભવો છો પણ મહારાજ અમે જ્યારથી તમારા ચરણે આવીને મસ્તક મુક્યું ત્યારથી સ્વપ્ન માય જો અમે ક્યારે એવો બુરો ઘાટ કર્યો હોય તો કહી દો અમને ગાળો શા માટે દો એવા નિષ્કલન કચરી ત્યારે મહારાજ ખુશ થઈ ગયા અમારે આ કેવું હતું અને એ વાત આપણને અત્યારે તમને કે બધાને બહુ સામાન્ય લાગે છે સમજમાં આવતી નથી પણ હકીકત એ હતી ક્યારેક ક્યારેક સાંભળતા હોય પણ આપણા મગજમાં આવતી નથી સેંકડો લોકો કલયુગમાં સહજાનંદ સ્વામી પાસે હતા મન જીત હતા ગજપ મુરજી બ્રહ્મચારી ને મહારાજ કે એ બ્રહ્મચારી તમારે બહરા બોલવાનું સારું નહીં બોલ્યું કે થાળ થયો ને કઈક બનાવ્યું હોય છે જીવભાઈ મુરજી બ્રહ્મચારી નીકળ્યા અહીં આવો જા તૈયાર થઈ ગયું છે મહારાજ માટે લેતા જાઓ બ્રહ્મચારી મુરજી બ્રહ્મચારી જીવભાઈ આમ મુખ રાખી આડું રાખીને કે તમે મારી વાતો કરતા ની મને મહારાજે તમારે બહરાયરે બોલવા ના પાડી છે મહારાજ ત્યાં બોલતો જાય છે અને પાછો એમ કેતો જાય છે કે તમે મારે બોલતા નહીં તમારે બા મારી બહુ માથા કોઈ ન કર્યું છે મારે બેનો કરી છે પથ્થર ને લાકડું બધું સરખું છે તું બોલજે તોય બ્રહ્મચારી શું બોલ્યા એવું ન બોલ્યો કે સારું તમે છૂટ મહારાજ કે હું કાંઈ મારા હાટું નથી બોલતો હું તો તમારા હાટું બોલું છું નથી મારે શું કામી ને બોલવું પડે કે આવો નિર્દોષ પણ એ વખતે સેંકડો લોકો એવા હતા વૃદ્ધશ્રી બાળક છે છતાં જે ઓળખાતા હોય તો પછી આ કઈ પ્રકારના વેગ ગણાય અને શેને લીધે આવો વેગ પ્રવેશ્યો છે એમ મહારાજને ત્યાં પ્રશ્ન પૂછ્યો છે આવા તો કેટલા અમસ્થામાં એ પરમેશ્વર ગણાતા હતા આજ પણ જો ભગવાન કૃપા કરે તો આ કલિયુગે પણ કલિયુગ હોવા એને મનથી જવું હોય તો આપણને ના જઈ શકે એ પ્રભાવ સહજાનંદ સામેનો છે એટલે એ પ્રતાપને ઓળખવો અને નાસિકા નમણી છે એ નાસિકાનો આગળની વાતો બીજી જે વિશેષ છે એ આપણે પછી લેશું પણ અત્યારે હું તમને એ કહી દઉં કે જેમાં આપણે ટીબકડીનું ટૂંક આવ્યું એમાં હવે જટાજ બધા ધીમે ધીમે ચરિત્રો થોડા ઘણા લઈ અને બંધુનું ઘણું થયું લાંબુ એટલે આટલા આવતા હજી તો ઘણા પછી પૂછે કેટલું ફોગ્યું કેટલું ફોગ્યું અને એ લાગે છે કે આપણે જલ્દી સડસડ સડસટ નીચે જઈએ ટૂંકમાં લઈ લેશું બહુ જાજા હવે આપણે બહુ નહીં કરીએ વિસ્તાર અંગો એક અંગો છે નાસિકાના છે એવા હોઠના છે દંતપંક્તિ છે કપોળ છે ગાલ છે કંઠ છે કંઠના ખાડામાં તિલ છે આ બગલમાં જે ચાર ચાર તિલ છે શું બધાના ભાવ છે ત્રિવળી છે નાભી છે એનું આપણે બહુ થોડું એક એક લીટીમાં જ આપણે એનું કહીશું પણ બધા મધુરા ભાવ છે જે ભગવાન સ્વામિનારાયણે શ્રીઅંગમાં ધારણ કર્યા છે એક એક અંગના બહુ જ ગાઢ અને ગુઢ રહસ્યો છે એટલે જ વંદુનો મહિમા છે જે રીતે એમણે વણ્યું છે પ્રેમાનંદ સ્વામી એ અદ્ભુત છે એની દિવ્યતાથી સભર ખબર નહીં આ એમણે પ્રેમાનંદ સ્વામી કેવી રીતે એને પ્રગટ કર્યું છે અને મહારાજની શું એના ઉપર કંઈક વિશેષ કૃપા રહીએ છીએ કે ઈચ્છા રહીએ છીએ એટલે વંધુ તો આપણે બીજા એક બે પ્રસંગો વંધુના એવા લઈશું કે જેમણે વંધુઓના પ્રસંગે મહારાજ પ્રગટ થયા હોય અને પ્રસન્ન થયા હોય એવા પણ પ્રસંગો છે ઘણા તો ધામમાં જતી વખતે વંધુના પાઠ કર્યા છે અને પછી ધામમાં ગયા બોલો બહુ જ કેટલો મહિમા જાણતા છે આપણે આગળ તો કહ્યું છે ને સુકાનંદ સ્વામી તો રોજ પૂજા પાથરે ને ત્યારે વંધુનો પાઠ થાય છે એ વખતે ંદ સ્વામી કેટલો આપણે જે ભગવત શ્રીજીની કૃપા ગણવાઈ પણ આપડે આજે તો એવું છે તમે ગમે ત્યાં જાવ થોડી જો તમે વિરામ કરો તો ક્યાંક થી વંદુ નો ભણકારો સંભળાય ને ક્યાંક તો ક્યાંક તો જ આમથી આમ નીકળો ત્યાં એક જણો કોક સાધો આશ્રમ ખૂણે બેઠો બેઠો કરતો હોય ન્યાય ને તો અખંડ વંધુ છે એટલે મહારાજને બંદુ થાય પાઠ થાય મહારાજને સાંભળવાના શરૂઆત થાય તો આપણે તો મહિમા તો સાંભળીએ જ છીએ પણ વિશેષ ને વિશેષ પાઠ કરો છો ને હજી ઉત્સવ આવે ત્યાં સુધીમાં જેટલા વિશેષ પાઠ દેશ પ્રદેશમાં બધા કરે આ દિવ્ય સ્તોત્ર પાઠ કહેવાય ભગવાન સહજાનંદ સ્વામી ખેંચાઈને આવે અને કૃપા દ્રષ્ટિ વરસાવે એમની મૂર્તિ વસાવવાનું દિલમાં વસે એનો અદ્ભુત આ આકર્ષણરૂપ પદો છે કે જેનાથી આપણા દિલમાં આવીને વસે પણ હવે થોડો થોડો ટૂંકમાં લઈ આપણે એનો વિરામ કરીશું સહજાનંદ સ્વામી મહા